હસી મૈ જયકાર હો દા ભ ભગવાનના હસી મૈ જયકાર હો દાદા ભગવાનના હસી મૈ જયકાર હો ભગવાનના હસી મકાર હો હો ભગવાનના હસી મ જયકાર હો ભગવાનના હસી મજ જયકાર હો દા ભગવાનનાસીમ જય જ કાર હો દાદા ભગવાનના હસી મૈ જયકાર હો દાદા ભગવાન ના અસીમ જૈ જયકાર હો ચોમાસાના ચાર મહિના ચાતુર્માસ નો આપણને ઉપવાસ હોય પછી ભોજન બદલે કેટલું સારું લાગે એટલે બોલવા ને આ બધાને જોઈને કેટલો આનંદ આવે છે પણ અમારું અમેરિકા આખું આવી ગયું આજે लगभग आई गए नहीं सोसायटी में पांच सात घर तो खे आख बदेज अरे वाह आखिज्ञान जाऊन के आपड़े व्यवहार में रही छे સંસારમાં રહીને સંસારમાં નથી એવા છીએ ઘરવાળા છીએ બધું જ છે ધંધા પાણી બધું બિઝનેસ બધું છે છતાં આજે દરેક મહાત્માને અંદરમાં દિલમાં તો અનુભવ જરૂર છે કે હું સંસારમાં રહીને સંસારમાં બહાર રહી શકું છું તમને શું લાગત સાહેબ યુ આર સાયન્ટિસ્ટ ડોક્ટર કેટલો મોટો કેમિકલ એન્જિનિયર હે અમેરિકાની કંપનીઓમાંથી કેટલા પૈસા કઢાયા પણ અમેરિકન કંપની એમ તો ડાહી છે કે આ ઇન્ડિયન ભીજા સારા છે બધા આપણને કામ સારું આપે છે બધા કશું કૉમ્બરાડ પાડતું નથી ને કામ મળી કરીએ છીએ આપણે એટલે ચાલે છે ને આજે મેક્ઝિમમ અમેરિકા લાભ ઇન્ડિયન અમેરિકન્સ પાસેથી લીધો ને સાહેબ આપણું મોટર્સમાં શું થયું આજે નામના કાઢીને જોવા જેવું છે બધું બરાબર બધી રીતે ટેકનિકલી ઇન્ટેલિજન્ટ લેવલ ઉપર હાયર લેવલ બધી રીતે તે આવું છે પણ મારા ઘરમાં આવો તો મારા ઘરમાં તમે જેટલું તમને હક મારા કરતાં વધારે ના મળી જાય ને તમને એટલા એ લોકો કહેશે એટલે તમે અહીંયાથી રહ્યો ઉપર નહીં આવવાનું વીપી થયા પછી પ્રેસિડેન્ટની બહુ આશા ના રાખશો તમે અમારા માણસો મૂકવાના આવું છે એ તો બધા ઘરની વાત એવી જ હોય ને પોતાના ઘરમાં કોઈ પેસવા દે શું બોલો છો ઇલા ના પાડોશ હ પણ પેલું તો ઘર તારું છે સોસાયટીનું આવું છે આનંદ આવ્યો આનંદ આવ્યો બધાને જોઈને આજે ખરેખર ખરેખર અને જ્ઞાન પંચમી કહેવાય છે આજની જ્ઞાનપંચમી ઋષિઓની ઋષિઓની હા ઋષિઓની જ્ઞાનપંચમી કહેવાય છે અને સંસારીઓ માટે લાભ પંચમી કારણ કે સંસારીઓને ના એકલો લાભ નહીં સવા જોઈએ છે एटलू है कि आ वक्त में दौड़वा ना थी जाए ये लाभ तो सारो दौड़वा थी जाए पीछे तकलीफ पड़े दीदीन शू कहो छो हवाभ लखीए थे अपने तो वणिको लखश्यार कुदरती थे आजात में हरीश भाई कहूँ નગો રાખો ને વાંધો નથી આમાં દીધ પ્રકારના જે કહ્યું મેં સારી વાત છે ચાલો લાભ પાંચ હવે હવે આપણું વાતાવરણ સરખું તો ચાલુ કરી દઈએ હમ હમ આવો હોય સચિયે બેસા બેસી જગ્યા થઈ જશે બેસ થઈ જશે બે જ આ ડૉક્ટર અરે હા સરસ બહુ ગજબના છે હા એટલે ઓર્થોપેડિક મોટા સર્જન છે આજે नमस्कार बताया महात्मा दिल्ली विनय तो बदर्शी में जगह राखी आजाजा अमार संघपति हजबीर साहब वाली बहन जीजाजी क्या गया आज आज आज नहीं नानी चे नहीं है जो नो काजे पाछा सत्संग पलाको बसंत भाई मोटा सीस्टर બેન નલિની બેન અને હર્ષદભાઈ જેજાજી આવશે આવશે તો હિના એક પદ બોલ પદ થી ચાલુ કર ને એ પદ બહુ મજાનું મહાત્માઓ આપણી સંખ્યા છે પરંતુ સંગીત જેવો અવાજ લાગે એવી રીતે રિધમથી બોલવાનું બધા સાચી શું આપણે મોટેથી બોલીએ ખરા પરંતુ આ બધાને બહુ સુંદર લાગશે મંત્ર ને બહુ જશે સપ પેસે પરમમ ભવૈ મંગલમ પરમમ ભવૈ મંગલમ હેતર્યામી ભગવાન પિતરાગ પરમા ના થાય એવા વિતરાગ પરમાત્મા ના થાય એવા પિતરા બધા ના થયા છતાં પણ હેતર્યામી શ્રી સિમંદર સ્વામી હરિહં પરમાત્મા હેતર સ્વામી હરિહં હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા હેતર જે તત્વુણ અવસ્થા થી છો જે તુણ અવસ્થા જે શાશ્વત તત્વુણ અવસ્થા થી બિરાજેલા છો જેવત તત્વુણ અવસ્થા થી બિરાજેલા છો તેજ તત્વગુણ અવસ્થાથી મારામાં પણ તે જ માધારે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું અને આ જ અર્થમાં દાદા ભગવાન આજે પણ મારી સાથે પ્રત્યક્ષ થાય છે મારાથી આજ્ઞા ધર્મના જીવનમાં જાણે અજાણે જે કંઈ ક્ષતિઓ થઈ છે ભૂલો થઈ છે અને આ લોક લોકમાં રહેતા રહેતા જે થઈ જાય છે એ બધી ભૂલોને આપની સમક્ષ મારા પરમાર્થ હિત ખાતર ક્ષમા ચાહું છું અને તેનો ફરીથી એવી ભૂલો હું ના કરું એવી આપ મને શક્તિ પ્રદાન કરો કરીને એના વ્યવહાર દ્રષ્ટિ ની આજ્ઞા ના ધર્મ ના જીવનમાં રહેલા બધા ભેદભાવો છૂટી જાય અને હું આજ્ઞાધારી આપનામાં અભેદ સ્વરૂપ થઈ જાઉં કે જેથી બધા જ વ્યવહારોમાં અંદરના કે બહારના એમાં કોઈ પણ વ્યવહાર બહારથી આવતો કે મારાથી શરીરના મારાથી અન્ય પ્રકારે આવતો એવો મને દેખાય સમજાય એવી ભૂલ ફરીથી મારાથી ન થાય અને એ રીતે મારા બધા વ્યવહાર દૃષ્ટિના ભેદભાવો છૂટી જાય અને આપની સાથે અભેદ સ્વરૂપ થઈ જાઉં હું આપનામાં દાદા ભગવાનના સ્વરૂપમાં અભેદ સ્વરૂપે પૂરી વૈજ્ઞાનિક સમજતી મારા પોતાના સ્વહિતને ખાતર જ કે જેથી એ કરીને બધાનું જે દિલ માં જ્ઞાન પાંચ આ આવે શિક્ષા બુદ્ધિ તર કે વિશ્વ માર્કે વિશ્વ મા જ્ઞાન પાંચ આજ્ઞા મા જ્ઞાન પાંચ આજ્ઞા માં સૂક્ષ્મ વાણી નાય સંયોગો જ પરાધીન સંયોગો જ પરાધીન સંયોગી પુરાવ કરતા સંયોગી પુરા વકર્તા નૈમિત ભમરણોહિન નૈમિત ભમરણો જ્ઞાન પાંચ આગ્ઞાજ્ઞાન પાંચ આગ્ઞ જ્ઞાન પાંચ આજ્ઞા મા જ્ઞાન પાંચ આજ્ઞા મા ક્રમા વૃત્તિહાનિ ક્રમા ક્રમ ને વ્યવસ્થિત સત્તામાં વ્યવસ્થિત સત્તામાં ઈચ્છા વાસના નિમ ઉભે જગત ખાતા મા ઉભે જગત ખાતા જ્ઞાન પાંચ આજ્ઞા મા જન્મથી તે મોત સુધી દેહ કર્મ ફરજિયાત ચોટ ખેંચે રાગ દ્વેષે જગતગામી ભાવોત્પાદ જ્ઞાન પાંચ આગ્ઞ લફરા નો આવો કેવો સ્વભાવ છે આપણને વળગી પડે છે તંતુ સમય આવે છે તને તો વર્ગી પડતા નથી એટલે વ્યવહારમાં પણ એ આખું એનું ટ્રાન્સલેશન થાય જીવનમાં એની જરૂર છે હમ આવું છે એને ટ્રાન્સગ્રેસન કે છે સમજે ને જે દિવ્ય ટ્રાન્સલેશન જીવિત્યું નહીં दादा भगवान નું એનું અવતરણ કિરિટ સમજાયું ને લપરા બહુ માર મારુ કયુ તેજ ચોટ્યું મારુ કયુ તેજ ચોટ્યું વાસિયા પડે લફરા બહુ સંવિકલ્પ દ્વિધા માન પાચ આજ્ઞા મા સમે માત્રરણ પૂતગલોની અથડામણ સોનું એનું એજ છતા ઘાટ બદલે ઘડામણ જ્ઞાન પાંચ આજ્ઞા માં જીવ તો મર તો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાંધામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં નથી કાળા ધારે મૂલ્યાંકન આજે સારુ કાલે ખોટુ બુદ્ધિ વાળું ડહા પણ જ્ઞાન પાંચ આજ્ઞા માં આપણા જ હિસાબો છે આપણામાં ડખા વગર ખાઈ લેવું આવ્યું છે ફાણામાં જ્ઞાન પાછે આજ્ઞા માં જ્ઞાન જ્ઞાન કરુણાથી મોક્ષ માર્ગ ખુલ્યો મહામાન આશીષોથી સહેજ વિશ્વ ભૂલ્યો જ્ઞાન પાંચ આજ્ઞામાં અંતરાયતુટે સિદ્ધાત્મરમણા આજ્ઞા એજ તપન ધરમ વર્તેમોક્ષ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં એમ નેમ આશ્ચર્ય રાત તારો વધે છે દુકાન દાદા જ્ઞાન મળે છે જ્ઞાન પાંચ આજ્ઞા માં વ્યવહારે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સમજમાં સ્પષ્ટુદ્ધ ચિત થતા અવસ્તુ નિદેહ શુદ્ધ જ્ઞાન સિદ્ધયોગ જ્ઞાન પાંચ આજ્ઞામાં ગણેગારી જોઈ જાણે મુક્ યથારથ જ્ઞાન સ્વરૂપ દાદા મહા મુક્મા પાંચ આજ્ઞામાં અમે કવિરાજ પાસે એક વખતે શરૂઆતમાં આ જ પદ મિત્ર દાદા સત્સંગમાં નીકળેલું કે દાદા આની પાછળ જે સહજપણે જે આ રાગ નીકળ્યો છે અગર તો જે રીતે ગવાય છે તે માર્ચ પાસ્ટ હોય મિલિટરીમાં હે પ્રકારનું છે એટલે બોલતી વખત એવું હોવું જ્ઞાન આપણે હાથી ના થાય અરે કોઈ વખત હાથી કરીને કરવું જોઈએ તાકાત લઈ લેવી જોઈએ અરે પ્રદીપ ભાવ તને નીચે પાવશે ભાઈ હા જગ્યા હોય તો બે જા ઉષાબેન આવી કે સાર ભલે અમને એમના પપ્પાજીનો ભાવ કેટલો સરસ એ મકાન બનાવ્યું એમને ઋતાવર્ત ખર્ચી કરના ખાંચામાં અને એ ભાવથી કે નીચે મારું પ્રેક્ટિસ એ ચાલશે પણ પેલા લોકો પરમિશન ના આપે એને પરમિશન આ તમે અહીંયા કોમર્શિયલ કશું ના કરી શકો તો કે ના મારો તો પ્રાર્થના હોલ છે આખરે પરમિશન લીધી અને હકીકતમાં તેમ જ બન્યું દાદાએ મેગઝિક વડોદરાનો સત્સંગી હોલમાં કર્યો દાદા એ પોતે અને કેવા કે વડીલો આવ્યા બધા આપ તો પુત્રો તૈયાર ત્યાં જ થયા હોલમાં જ થયા બધા તૈયાર અને હજુ આજે હોલ અત્યારે પણ ઉપયોગમાં લેવાય છે મને લાગે છે એક વખત તો સાચો નહીં બે વાત બુધ ને બુદ્ધ ને ગુરુ પણ આજુબાજુ લોકોને પૂરું શાંતિથી એમને શાંતિથી જીવવું હોય એમને પોતામાં શાંતિને અવાજ જુદી રહી પણ એમને શાંતિ અવાજ ના ગમે એમને एट धीमे रही बता काम ले आ, आ, तो मोटे अवाजे बराबर चलतु तू दादा तर चाली गो डॉक्टर साहब लुंदर प्रश्नों एक तो पेलो मनीष है आ सूचो करता बदा ने प्रणाम कर पहले आपता पुत्रों कर पी वो पीछे बदत्माओं ने आव क्रम होव जी બધાનો આશીર્વાદ લે વડીલો ના લે પેલા આ બાજુ બેઠા જોઈ અહીંયા બધા હવે બધા મહાત્મા આશીર્વાદ લઈ લે પેલા આ બાજુ બહેનો બહેનોથી ચાલુ કરવું જોઈએ બધેથી રહી ના જાય હા કોઈ ગોળ ફર આખો પ્રદક્ષનગર હા તારા મહિના દાદા ભગવાનને કરી લે બસ સારું તો બે જ આવે આપણે આ શરીથી નથી કરવાનું આ દિલથી આવું સમજી લેવાનું છે આપણે આવી રહીએ આપણે એમ મારું કહેવાનું આજે બહુ સુંદર પ્રશ્નો તારો પ્રશ્ન સારો છે અને આપણે કિરીટભાઈ સાહેબે કર્યો છે બંને પ્રશ્નો એટલા સારા છે એનો પ્રશ્ન એને પૂતગલ બાબતે સમજવું છે શું કહ્યું કિરીટભાઈ નીતિન સમજો આ વિજ્ઞાન હા પૂતગલ માટે સમજવું પૂતગલ એટલે શું નીતિન બોલો ના જે આપણે નહીં આપણે ઓપન થઈને લેટ લેટ લેટ બી ઓપન થયું લાભ પાંચમ છે હું નથી એને ભારતી ને પૂતગલ ના કે છો હા એ દાવો કરશે રાઈટ સમ મહાત્મા સમજાવવું પડે શાસ્ત્રો દ્રવ્ય જેમાં કહેવાય છે આખું જૈન માર્ગ આખો ચાર અનુયોગમાં આવી ગયો છેલ્લામાં છેલ્લું દ્રવ્યનું યોગ છે એ તો આચાર્યો અમુક લેવલે પહોંચેલા તારે એમાં ચર્ચાઓ કરે પણ ચર્ચાઓ કરે તે આજના કાળમાં આજની ભાષામાં કરે તે ચોથા હરાની ભાષા ના હોઈ શકે એમના દિલમાં છે ભાવમાં જરૂર છે હોય જ એ તો નહી તો આ ક્રમ માર્ગ આખો ચાલુ ના રહ્યો હોય પણ સાધુ સંતો આચાર્ય ઉપાધ્યાયો છે જીવન કાઢી રહ્યા છે મને નહીં જરાય ના નહીં આજે વેદાંત ધર્મ ઋષિ મુનિયો જ ગમે તે કહો બધા દરેક શું આમ વિભાજન જેવું લાગે પણ દિલમાં તો બધા ભાવમાં તો છે જ બધા એટલું તો છે પરંતુ ભાષા ફેરફ્યો ભાષા એટલે શું કે દાદાએ કહ્યું કે પાંચમાં આરામ કળિયુમાં જે વાણી બધાને મતલબમાં બધાને પોતાને ગૂંચવી નાખે બીજાને ગૂંચવાડમાં નાખી દે એવી વાણી છે આપણે મહાત્મા થયા પણ આપણને દાદાએ બહુ જ ખૂબ ખૂબ ચેતવ્યા અને એમના મારફતે એમનું પોતાનું દ્રષ્ટાંત આપીને સમજાયું કે વાણી એ ટેપ રેકોર્ડ છે to follow you are very good you have to think a lot on this you have to think a lot on this and write a research paper will you and are you witness <laughs> you have to be witness to live witness to aghi write a research paper on it ke vaani atap record che kirit really i tell you અને તે કોઈને આપણે લાભ નથી કરતા પોતે જ લાભ થઈએ છીએ આપણો આ વાત છે દાદાએ કહ્યું મહાત્મા માત્ર જેટલા અંશે આ જેટલું સમજશે એટલું એને અંતરની શાંતિ મળશે શાંતિ તો વ્યવહાર કહેવાય છે જ્ઞાન ના હોય તો અજ્ઞાનીઓને માટે કારણ કે ભારતમાં જન્મેલો જીવ છે આ સનાતન ધર્મીય સંસ્કારવાળા આ ભૂમિમાં જન્મેલો જીવ છે ગમે તેવો નથી ગમે તેમ કહો આપણે અજ્ઞાની કહીએ બધું ખરો પણ છે મૂળમાં તો છે એની પાસે કારણ કે કર્મ અને કર્મની સત્તાને માને છે આમ તો આખું વર્લ્ડના બધા ધર્મો માને છે સુરજભાઈ પોતપોતાની રીતે માને છે કારણ કે માન્યતા શબ્દ બહુ મોટો છે શું કહ્યું એના પર આખી એ ધરી દેખાતી નથી કોઈને નથી પૂતગલી ધરી છે સદા દેખાય એવું પૂતગલ છે નહીં એના પર આખું વિશ્વ फरीज रू कई धरी, उपर, तो क्यों धरी <laughs> तो पर तो व्यवस्थित शक्ति धरी पर कोई एक्सेल तो होना गोर गोर फरे आम तो अपने पृथ्वी बताए आम त्रासी नती ग्रहों बहुत हम तो बहुत है बता गणित गणित बढ़ू केक्स गणित ये विद्या है एक जात की विद्या है एथमेटिकल विद्या है તીર્થંકરો ને તો સહેજા સહેજ હોય અતિશય સ્વરૂપે હોય છે એમને એટલે એના માટે કોઈ પણ પ્રશ્ન કરો તમે દાદા ભગવાન આ હિમાલય જેવા પર્વત ને પર્વત છે ને પથ્થરિયા છે ને બધું છે એને પણ શ્વાસ વશ્વાસ હોય તો કે હોય આ હોય પણ આપણે જાણવાની એ જરૂર આપણે આપણો શ્વાસ વજે બહુ થઈ ગયું ને હું ખરી વાત છે એટલે વિપશ્યના યોગ નીકળ્યો આખો આજે વિપક્ષ્યના યોગ નીકળ્યો કે ભાઈ શ્વાસ અંદર જાય છે એને તમે જોવાનો પ્રયત્ન કરો બહાર નીકળે છે નહીં કરો એટલે પછી એમાંથી હમસો થઈ ગયું આમ તો સોહમ નું ભજના કરવા ગયા સોહમ સોહમ સોહમ સોમ સોહમ મમ સોમ હમ સોમ હમસો થઈ ગયું રામનું મરા એવું એટલે તું જીવતો છે તને મારી લાગુ છું સમજાયું ને એટલે બે પ્રશ્નો બહુ સારા છે આપણે લઈએ આજે આજનો સત્સંગ પર આના ખાતે કાઢીએ એટલે એને શું સમજવું છે મનીષને કે કઈ ન ચશ્મા આવું છે હંમેશા બહાર તો ખોયેલા જવું જ રહેવા જેવું છે અચ્છા જય સચ્ચિદાનંદ દાદાજી મારે હું સ્વરૂપ સમજવું છે એટલે એને હું સિંગલ ઇન્વર્ટેડ કોમામાં મૂક્યું છે એને એનું સ્વરૂપ સમજવું છે એ મનીષને લાગુ પડે છે મનીષને સમજવા માંગુ છું હવે સમજવું પ્રશ્ન પૂછ્યો કે તમને ખ્યાલ હતો આ નહી હા હવે આવો થયો પકો રાખીશ હા ચોક્કસ એટલે ભૂલ નહી કરું ને હ નહી આપ તબુдро કસોટી લેશે હા ભલે અને ડબલ પેરેન્થેસ હોય તો કોને કહેવો હું કહેવાય સિંગલ અને ડબલ મેમ પર ફેર કરો કરો જો પેન સિંગલ છે તે હું શુદ્ધ આત્મા છું એ એ એ પણ એ કઈ કઈ ટાઈપનું તું જાણતોને સમજું સ્તરે હું સમજાવું છું વાત કરી આપણે અને ડબલ વાળો મનીષનો ભાગ શુદ્ધાત્માનો ભાગ કયો શુદ્ધાત્મા તો કે મનીષ જોડે છે તે મનીષની મહિલો શું મનીષનું મોયલો બોલ મનીષની મોયલો હા મોયલો હાજુ એ સારું પડશે તને સમજ તો બહારનો મનીષ સમજાશે નહીં તો સમજાવો એટલો સહેલો નથી અઘરો નથી તારે પણ આપણે આપણાથી અઘરો થઈ ગયેલો એટલે તકલીફ પડે છે આ બધી અમારે વસંતભાઈ સાહેબ એવું કહે છે મને તરુબેન કહે છે કઈ કઈ તરુ એવું છે ટુ કોમા વાળી વાત આવી શું બોલું તો દાદાજી બે નંબર આપણે બે નંબરની ફાઇલ અને એક નંબર આપણે એક નંબર હોય એટલે બે નંબર હોય કે ના હોય સંસ્થા નું સ્વરૂપ જેવું છે ને પણ આપણે વાઇફ ને કહી શકીએ કે તમે બે નંબર ના છો માર ખબો પડે હું મારા ચોખ્ખા પૈસાથી જોયું છું બધા પણ આખો વિશ્વ આવું થઈ ગયું છે આજે જુઓ તો તમે પ્રકારો ફેર છે એટલો ફેર છે ને બીજું કશું જ નથી ને ફેર ફેર માં નહી પડે બાકી જે કાર છે કાર તો એનું બધા બધે આખા વિશ્વમાં કામ કરનારો ભારતમાં ભારતની રીતે બીજે બધે બીજી બીજી રીતે હવે આ ભારતનો કાળ એવો છે કે વિજ્ઞાન સમજણ પાડે એવો છે શું કિરીટ એટલે તમે અહીંયા આવ્યા રેવા ઘરે બનાવ્યું હવે રેવા આવ્યા કઈ ગયા ગુરુજી ક્યાં ક્યાં આવી છે બહુ એની ઈચ્છા છે સમજવાની સુધાબેન ફાયું બેસ બેસ હવે તારું પદ ઊંચું થયું મને पेलो मैंने वर्या करें कि मेरी मम्मी ने ते के बड़बड़ बड़ करो शो क्या म तो तू हाँचवे मंदरबा भाई तो तहु के दादाजी मैं हूं स्वरूप समझवे लीए अपने समझवा कोशिश करिए चालो सत्संग करिए दादाजी कहता बे नंबर पुतगढ़ ने जा તે શુદ્ધ છે તે શુદ્ધ જ છે દાદા જે કહ્યું છે એમાં રહી લો એટલે વાત કરીએ ડોક્ટર સાહેબ સાચું ને કલ્પ સ્વરૂપ છે પાછું તે શુદ્ધ જ છે બે નંબર નું પૂગલ તે શુદ્ધ છેલ્પ સ્વરૂપ છે અને પાછું દ્રષ્ટિ વાળું છે જેવું જોવે તેવું થઈ જાય એવું લખ્યું છે ખરું પણ એ રહી શકતું નથી પૂતગલ એટલા માટે શું કહ્યું થવા માટે પુરાય તે બોલ ખાલી થવા માટે પુરાય તે મોટો પરમાર્થ આપી દીધો એમને હ પરમાર્થ આપી દીધો એટલે પછી તે કહ્યું કે જેવું દાદા જેવું જોવે તેવું થઈ જાય એ જુદું પૂતગળ પાછું એને સ્વભાવ પેલો આગળ નું સ્વભાવ પૂતગલ કેવાય જાય માં ત્રણ કયા કયા વી ને ભાવ બે દેખાય મન તો તું ત્રણ કહું છું જવાબ આપી દીધો સારું કેવાય વીને વ્યાકરણ મોટું શાસ્ત્ર છે શાસ્ત્ર શાસ્ત્ર જ્ઞાનીઓ આચાર્યો બધા એને બધા અભ્યાસ કરાવડા આવે છે મનેશ તું સમજ વ્યાકરણ કોને વ્યાકરણ કહેવાય મનેશ કે આ મનેશ જીવે છે એનું વ્યાકરણ નહીં સમજવું પડે આ ગમત સિવાય જ્ઞાનમાં મજા નહીં આવે મનીષભાઈ સાચું કહું છું આપણે કોઈની ગમત નથી કરતા બાકી મશ્કરી શબ્દ એટલો બધો ખોટો છે સંસારમાં કે એમાં એટલા જ મહાત્મા હોય તો અંદર કમ પડી જાય બીજ પડે જ પછી એ બીજને નીકળે એવું કરવું જ પડશે શેકી નાખવું પડે આપણે ના છોડે કોઈને નહીં છોડે કોઈને નહીં છોડે સમજાયું ને અમને તો દાદા ભગવાને ખરું મશીન ગોઠવી આપી છે ડૉક્ટર સાહેબ પછી એવું એટલે પહેલા નંબરનું વન ડેનું નહીં પૂછા કરે ને શું કરવું પડે સંજોગોમાં જે મળ્યું ને આ અમારું ભાઈ તો નથી હાજર કારણ કે અમારા ગુરુજી એ નિમિત્ત બનેલા એટલે નિમિત્ત હંમેશા પરમકારી કહેવાય શું જે પ્રસંગે બન્યું કનુભાઈને ઘરમાં જોડે જોડે બધું બાપુજી દાદા બધું સંજોગો સાથે અને મનર બાપા છે આ કોઈને એવું ગમે કોઈ સાધુ થઈ જાય એવું ગમે ખરું લગ્ન થયા પછી કોઈને કોઈને ગમે જરાય આય બને તો પણ અચાનક થઈ ગયું એમને ખબર ના પડી કરવું પછી ખબર પડી પછી કસોટી થાય જ ને હવે તો આપણે હું શુદ્ધાર્થમાં છું દ્રષ્ટિને શું કહેવાય છે કે એને બેક દ્રષ્ટિ સાથેની ફોર દ્રષ્ટિ કહેવાય છે અને સેન્ટર થયેલી પાછી કેવી સેન્ટર થયેલી દ્રષ્ટિ તે બેક વિઝનને સારી રીતે જોઈ શકે जाए नही फोर विजन में असार जाए आ जाएगी छता है नही हैरान बोलते तो समझे ये ज्ञापुर कोई नहीं सत्ता नहीं होती त्याष एवं सत्ता पकड़ी राखे एवं नहीं तो बढ़ निकाय પણ દરેક પોતે પોતાની ભાષામાં સમજે તો દરેકને હવે આપણે ઘણી વખત લાગે દાદા શું બોલે છે બધું હા સમજાય પણ દાદા ભગવાન તો બધા હમસતા હતા કે મારે બચ્ચા જોડે કામ કરવાનું છે એટલે એમની જે રીતે એમના જેવા થઈને મારે બધું કરવું પડશે નહીં બધું ગજબ ના રહ્યા એમને જે મહાત્મા અમેરિકામાં પ્રેમ આપ્યો છે ને એમ જોયું મારા તો પ્રસંગ પડેલા નહીં પરંતુ એ બેઠા બેઠા મને બધું ખબર પડતી હતી દેખાતું તું સારી રીતે બેઠા બેઠા કોઈ પણ પ્રસંગ તમારો કરો ને હેમાબેને કહો કે પહેલી વખત આ મારી અગર હાજર જ હોઈ જાય બધું સાચું એટલે તો કહું એને માર્ક આપું દાદાએ કહ્યું હતું પરંતુ દાદાએ કહું એ સંજોગોને કહ્યું ને અને સંજોગ સંજોગો બદલાઈ જાય છે એટલે આપણે એ સમજ પાક્કી રાખવી જોઈશે તો એ આપણને કહેલું આપણું કામ કરશે આપણને મારી વાત સમજાય છે આ બધી વાત દરેક હોય કોઈ ને કોઈ કોઈને કોઈ કહી હોય ને એને એની હોય એમને આને કહેવી છે એવું ના હોય દાદાને કોઈ દિવસ ના હોય ડૉક્ટર સાહેબ આપને શું લાગે છે હમ આ પૂતગલની સમજ જ કરીએ છે ભાઈ હોય મનીષ સમજાયું કે નહીં પૂતગલ કોને કહેવાય કે જે પોતાના સ્વભાવી હોય ગયો એ તો સમજવું એટલે સ્વભાવ નહી લખ્યું નહીં લખ્યું ત્યાં તો હવે સમજી ગયો ગંભીર વાક્ય છે એટલે આ એક છે તે બહુ સુંદર છે આમાં તો આ જીવન તો શું કેટલા જીવનો મળે તો ઓછું પડશે અને આપણે નિરાંતે બેઠા છીએ આપણે બધા જ અને પોતાને દ્રષ્ટિ બધાને મળી છે એ દ્રષ્ટિ સાથે આપણે જઈએ છીએ આપણે અંદરથી સમજ એ કરીએ પણ કોઈને કહી ના શકીએ સમજાવી ના શકીએ બહુ મોટી સમજાવવાનું કોઈને થયું ને થોડું થોડું જેટલું જેટલું થયું તેટલું એને આગળ જ દયા કરશે આગળ જ દયા કરશે આગળ જ લઈ એટલે દાદા ભગવાને કહ્યું ને આપતો પુત્રોને આપ્યું કે તમારું છે આ બધા ચલાવજો વ્યવહાર વ્યવહાર ચલાવજો બધાનો ખરું નહીં કઈ તમે આપતો પુત્રો છો આપતા એટલે બધા વિશ્વાસ કરી શકે એમના પર આપતો શબ્દ એક તીર્થંકર ભગવાનમાંથી વપરાય છે જ્ઞાની માટે અને જે દાદાને સમર્પિત થઈ અને એમને કોઈ વિશેષણ જોઈતું નથી એવા ડૉક્ટરે તમારે કોઈ વિશેષની માગણી કરી હતી તમે આ પલીને પુલીના જ કરી હતી બોડ આવ્યો છોકરો કોઈએ નથી કરી એક આપતો પૂછ્યા દીપક અને જે થોડી રાખી મૂકી હતી માગી ના ના ના બધા એકે જ છે હા એટલે આ દાદાએ એમને વખાણ્યા બાકી દાદાના મોડેથી આ શબ્દો નીકળવા બહુ મુશ્કેલ છે બહુ એમના માટે ખાસ નીકળ્યા બધા માટે સમજાય ને એટલે મહાત્મા એમ નહીં સમજાવું કે આપણે ઓછો આપણે ઓછામાં આવી ગયા એવું સમજવાની જરૂર નથી એવું જરાય સમજવાની જરૂર નથી મહાત્મા શબ્દ કેટલો મોટો છે મહાત્મા શબ્દ નથી પદવી શું કહ્યું નથી પદ નથી પ્રતિષ્ઠા સૂચક નથી માન સૂચક નથી પ્રશંસા સૂચક પણ વ્યવહારમાં બધી રીતે બધું જ છે અંદર કોણ આવ્યું જંતિ કાકા જયંતીભાઈ સાહેબ આવો પધારો એટલે એકાદ ખુરશી કોઈ કરી શકે નીતિ તમે નહીં ફાવ ફાવશે પણ ચોક્કસ એ ભાઈ તું કાગો આ થોડો આવો આવો એકલા છો કોઈ જોડે છે જયંતિભાઈ સાહેબ તમે તો જબરા એવા પાક્કા થઈ ગયા છો તમને પાકા કરી નાખો મહેરબાની કરો આવે કોઈ અમારા વાલા જયંતી એ ઉપર ઉપર એ નહીં બેસે હું જાણું ને ના બેસે આવું જાણે હે મોટાભાઈ એટલા તૈયાર કર્યા છે ને અને આચાર્યજી એમની વૈયાવૃત આમ શાસ્ત્રમાં કે છે પણ સાધ્વી સાધુજી અને જયંતિભાઈ જૈનો ના હોય એમને કે પછી પેલા વેદાંતિ હોય કે સાધુને સેવા કરો નાગાબાવાની અખાડાવાળાની હા એ કરના આવશે મોટા બધાની કરવા સેવાત કરવાની એના આમ નહીં તો છંછેડા નહીં આપણી ઉપર બીજું કહી છે તો નીતિન બેસો નહીં જાણવી